કરાવતા પ્રગથ્યું એનું પ્રગથ્યુ પણ એનું પરિણામ ક્યારે આવે બ્રહ્મનિષ્ઠા થાય તો જ્ઞાની પુરુષ હોય તો બ્રહ્મ ની નિષ્ઠા બેસે કપાયું શું કહ્યું ના કેવાય બ્રહ્મ નિષ્ઠા એનું નામ કેવાય ગધુ કપાય સમાધિ વ્યવસ્થા શાંતિ ના જાય શું કહેવાય તમને કપાય તો વધાર બધું કામ આપડું નીકળી જાય બધું કામ આપડું કર્યા ને પોતે કરતા નથી શું છે કરતા નથી કરતા થાય તેને કર બંધાય વાત છે એટલે અમારી પક્ષપાતી વાણી ના હોય અમારી વાણી કેવી હોય દરેક ને બાર થઈ જાય આમ થઈ જાય બોલ્યો બહાર થઈ જાય કઈ થવાનું નથી ધીરજ છે ભગવાન છે કેટલા વર્ષથી જ્ઞાન લીધું મિનિટ પણ અમારી આજ્ઞા અને પોતાનું દાફણ કરવા બળતરા હોય જાય શું થાય અમે કહ્યું છે કે જ્ઞાન લેશો નહીં આજ્ઞા અમરેજો નહી ઊંચે બઉ બઉ ઊંચું છે આ લોકો બધા દુની રે રી બે વિધી કરે ખા કરે થોડી મુશ્કેલી આવી હોય ઉકેલ લાવવા માટે મતલબ કરવું પડે આ તો પાસ થઈ ગયા એને મારે કશું દરવાજ ના એટલે મુશ્કેલી આવતી હોય લાગતી છે ક્યાં આવતી કસર ગિંચિત મત આત્મા, બેઠેલા છે અહીત નહી થયા એટલું જ છે આખું જગત લક્ષ્મી સન્મુખ બધા થાય છે તમે સન્મુખ છો વિમુખ છો મોટા મોટી વસ્તુ તમને ગમે જ નહીં અંગ્રેજી ઉદાસીન તમારે ના આવે તો આ દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી લક્ષ્મી લક્ષ્મી કોઈ છે ફક્ત એટલી બંધન કરે કોણ બંધન કરે અધિકારી થઈ જાય તેથી છૂટવા માટે અહીં વિધિ કરી લેવી પડે એ ભૂલ ચુક થાય તો વિધિ કરવી પડે શું કરવું પડે કરવી પડે ભૂલ કરેલ ને પાત્ર લક્ષ્મી લક્ષ્મી ચિંતા ના રાખે ના ના ચિંતા પર સ્ત્રી મોટા મોટું જોખમ છે સ્ત્રીઓ પર પુરુષ પુરુષ ને પરસ્ત્રી મોટા મોટું જોખમ હોય નહી તો આશા ફરી રાખવી નહીં મનુષ્ય પણ ફરી આવશે એવી આશા રાખવી નહીં મોટા મોટું જોખમ બધા ધર્મ માં મોટા જોખમ પરસ્ત્રી કે સ્ત્રી નો માધો નથી પણ તારી પરી હોય છે મુસલમાનો મુસલમાનો પુરાણું હરૈયા ઢોર હોય હરૈયા ઢોર હોય મુસલમાનો એમ કે ચાર પોઈન્ટ જગ્યા વધારે પણ પોચની નહીં ત્રણસો પણ બીજા આપડા આપડા અહિયાં આગળ કાઠિયાવાડ નો ઠકરાતો હોય ને તે હો ડોળો દોઢો રાખ્યો માનવતા માનવતા એટલે મારું હું ભોગવું તારું તું ભોગવે માનવતા નો અર્થ થયો મારે ભાગે આવી તારે ભાગે આવી તારું એમાં દ્રષ્ટિએ ના કરવું કે શું કે છે એટલે અહીં જોખમે આટલું જ છે એ અહીંયા મારી પાસે હોય તો મારી પાસે છોડાય જવું એ પણ કરી આપી કર્મો લઈને કોણ કેવો બંધેલો શું કેવાય એટલે અમે કઈ લખી બંધેલો દંડ મા આ એકલો મોટો દંડ છે તે પણ મારી પાસે માફ કરાયદા છે મારી પાસે આનંદ બધું સાધન મારી પાસે છે બાકી પરિવારી હોય એટલું જ તારું બીજું પારકું લેવાય નહિ તમને કેમ લાગે માનવતા અધિકાર માનવતા સિવાય બી સમાજ વિચિન્ન થાય ને સમાજ વિચિ અને દૈવી ગુણ કોને કેવાય તારું તારું અને મારું તારું શું કે તારું પણ મારું તારું શું કે હોય પોતાનું હોય તે આપી દેવા દુણ હોય ને મોટા મોટું જોખમ આટલું છે આટલું જ પહેલેથી જોખમ અરે પરિ નો ત્યાગ થયો ભગવાન થવા મળે શું મોટો હોય છે નહી વિવેક કરવામાં આવે છે અને કુદરત નું બંધન જ એવું મનુષ્યમાં આવે ને તો બંધન જ હોય કે બધું મારી પાસે જતા છે હું કરતા નથી એટલે જો કરતા મને બંધન થાય કે તમે બોલાય નઈએ છોકરાઓને બધા મુશ્કેલ બધું પાણી ના હોય ઉપદેશ કેમ કરી આપી શકે શું કહ્યું ચોરી કરતો હોય ચોરી ના કરતો ઉપદેશ કેવી રીતે આપી શકે માણસ જોખમ તો આમ બધું ના પાડે જગત ના કોઈ કે છે તમે બોલે નથી પ્રકૃતિ તમે એક વાર બોલે પ્રકૃતિ એ વિષય નથી તો એ કેવી રીતે અવરૃદ્ધારી અવરુદ્ધારી શબ્દ પોતાની ભાષા લઈ જવું એમ ત્યારે વાર લાગે ખરું પોતાની ભાષા મારી વાક્ય લઈ જવું કરું શું એમ કો તો ખરું સમજાવે એમ લોકો અગરી કરે ને એટલે તમાર વિરાધક છે શું છે અને બીજું અંદર તો બહુ અંદર તો બહુ જાતની ઉપાધિઓ થાય નરકની વેચ્યા એટલે एक गर्मी इलेक्ट्रिक गर्मी बीजे ठंड बगड़े पावागढ़ તો એના પથરો આવડો મોટો ના રહેવાનું જીવા પાક કરનારા તો છે જ નહી અત્યારે આ આ જીવના શું પાક કરી શકે કેટલાક પાક કરી શકે છે તે બધા નરે જાય એ પણ અહીં બહુ સુર હોય તો બહુ સુર દેખાય પાપ કરતો આવડે જ નહીં તેને આ તો બધા પ્રકૃતિ વિષય નથી એ તો એક સિવાય શું કહ્યું જ્યાં જાય ત્યાં જવું પડશે શું કહ્યું અને માં કરવી પડશે આ ઘણા એવા દીકરા છે કે જે એની રખા જોડે જન્મેલા છે મા ગયા અવતારે સ્ત્રી હોય તો અવતાર માં થાય આ અવતારે માં હોય ગયા અવતારે સ્ત્રી થાય એવું આ જોખમ વાળું જગત છે રાતના ટૂંકામાં સમજી જજે પ્રકૃતિ ને મેલી છે રસ્તો થાય છે કઈક આપડી માં દવા હશેનો ઉપાય તો કરવો પડે ના બધું હે તને કશું ભ છે તાર ઉપાય